પછી ખરાબ લાગે આપડે જોયા જોયા કરો શું આવે વિચાર તમે કામ કરો ને કે કોણ કરો કોમ કાઢો શું કેવી રીતે એ રીતે આજના મજુરો ઢીલા ઢીલ કરી છે તે ના કરશે નહી તો જ્ઞાન આપ્યું એટલે પુરુષ ને પ્રકૃતિ બેઝુરી પડી પુરુષ ને પ્રકૃતિ બેઝુરી પડી પ્રકૃતિ માં અહંકાર રહ્યો નિર્ધિ અહંકાર રહ્યો પુરુષ ને પ્રકૃતિ એક હતી અને કરતા ભાવ ઉત્પન્ન થયું આવે પોતે પુરુષ થયેલો પ્રસાદ ઉત્પન્ન થયો પ્રસાદ ઉત્પન્ન થયો છતાં પોતાને કઈ કરવાનું નથી કરી પછી એનું પરિણામ નહીં અંધારું કઈ દર્શન એક જ રહે છે અંધારું કર્યા જતા શું છું શું થયું એટલે હવે હું સિદ્ધાર્થમાં છું તો તારું નામ શું દિગન દિગન દિગન હે દિગન દિગન દિગન આને ગેરતે બેરોટલા પર બેહીને આખા બીજી નું હું દિગંત છું હું દિગંત છું દિગંત છું એ બોલ બોલ કરે તો આજુબાજુ આના લોકો શું કહેને મોણો થઈ ગયો રે હું ના આળા દિગત છું છું એને શું કાગા કરે છે કે છે તો છું કે તો છું યાર એ તો છું એ દિગંત જો દિગંત શું બોલ બોલ કરે તો સમજમે નહીં અરે હું સિદ્ધાર્થમાં છું જેટલું અવરું ચાલ્યા એટલું અવરું ચાલવા માટે બોલવું પડે આપડે જેટલું અવરુ ચાલ્યા પાછું આવું પડે પડે પાછું આવી પાછું આવી ગયા મૂળ જગ્યા પર સરસ થઈ ગયું પણ તે હંકાર ના કહે હું શુદ્ધાર્થ નથી બોલું તો એ લોકોને એ લોકો ને વિવેક નથી હોતો વિવેક સદ અસર નો આપડે સદ અસર નો વિવેક હોય છે કે વ્યવહાર થી આ છું નિશ્ચય થી સદ છું વિવેક હોય છે એમને એવું ખબર જ નથી એટલે અહંકાર કહેવાય અને એવું જ આપણું મને તમે શિસાકાર કરો એવું માને અહંકાર નો અર્થ શું થાય કે જે પોતે નથી તે પોતે માનવું પોતે જે નથી દીકરો થતા છું આ અહંકાર કરું છું શું ખોટો અહંકાર સાસુ અહમ બોલવામાં અહંકાર કરાવતો નથી સાચું હું છું એ બોલવામાં અહંકાર ગણાવું હું છું વારો બી હું બોલવામાં અહંકાર ગણાય એટલે હું શુદ્ધાત્મા બોલવાનો અહંકાર નહી હું સતી જ બોલવા લોકો અહંકાર એમ જુદો અને શુદ્ધાર્થમાં હું છું એવું બોલવું પડે છે અને આપડે ખરેખર સમજીએ કે આપણને શુદ્ધાત્મા લખ બેસી ગયું હું છું ચ હું છું છું એવું અસ્તિત્વ છે તે બધું અસ્તિત્વ નું ભાન ભાન થઈ કહેવાય વસ્તુ શું છું અને વસ્તુત્વ નું ભાન પૂર્ણત્વ તરફ જાય એની મેરેજ પૂર્ણ થયા કરે પચાસ વર્ષ પછી એ વાક્ય મળતું આવતું જોઈએ પચાસ વર્ષ પછી વાક્ય મળતું જવું જોઈએ અને જ્ઞાન ફળ જ આપે જ્ઞાન સફળ જ એવું સફળ प्रकाश थे आरती करे अक्रम नस्तु कर। तो बच्चे आगे दादा चर्चा थे कही ખા પીવો જે ક્રમ એટલે તો આગળ નો સ્ટડી છે જે અત્યારે છે આગળ સ્ટેપ બાય સ્ટેપ જવું એટલે બધું પહેલી સરદારે પહેલું કાયામ આવે પછી શ્રદ્ધા રહેતા પામે એ વસ્તુ અને અક્રમ માં તો પેલું શ્રદ્ધા માં આવે પછી જાણ્યા માં આવે અક્રમ માં પેલું શ્રદ્ધા માં આવી જાય આ સમજ હવે બેસે નહી દાદા પાડે કોઈ પછી આ સમજ ના બેસે ના બેસે અક્રમ અક્રમ કર્યા કરે પણ પછી મનમાં અક્રમ પાછું શું થાય શું પાછું તેથી હું કહું છું કે બોને કલે ના કાઢી લેલો